જેલ નો આ પ્રતિક્રમણ ના થાય જે ઘાસ થાય તો પછી એ ઘાસ પછી બીજી નવી ઘાસ પડે કે નઈ એમ ના થાય ખરાબી બોલે તો એ ના હોય તો આપડે બઉ સમાધિ માંગ બહુ થશે આખે દમિયંત્રી બેન પૂછે છે કે પરંતુ તમે કહ્યું છો ને કે અમુક પ્રકાર નો ચારિત્રમો એ હોય છે એ કેવા પ્રકાર નો હોય આ બધા કટા ઉભા થયા વિષય માં ઉભા થયેલા ઠીક છે જેટલા કટા ઉભા થયા હતા એ બધા વિષય માં ઉભા થયા એ મોહના પછી ટુકડા થાય અમે જ્ઞાની આપી જ્ઞાન આપીએ ને ત્યાં ટુકડા થાય ત્યારે પછી મિશ્ર મોહ અને સમ્યક્ત ના ગયો મોહ ના ગયો હોય ત્યાં સુધી ઉપસમ સંકિત ઉમસમ એટલે શું આત્મા હું આત્મા છું આ બધું એવું એને લાગે એક કલાક સુધી એવું ઉદય આવે એને જે કલાક જે શાંતિ થાય આનંદ થાય તે પછી લાગે કે ખરો મારું આ વાત ને આપવાની જ છે પછી એ શ્રદ્ધા બેઠી ઉત્તમ સંકેતિ શ્રદ્ધા બેઠી અને જયારે સમ્યકતો મોહ જાય ત્યારે સહાયક સંકેત થઈ ગયો સમય મોહ એટલે શું તેનો મોહ છે કેવો નહીં મોહક એ મોસો કરો ને એ સમ્યક તો મોહ ને ગયો આત્મા જાણ્યો કે સહાયક સંકેત થઈ ગયો કે સહાયક સંકેત થઈ ગયો તેની હાથે બધું મોહ બધો નિર્મૂળ થયો આ બધું ખાવ છો પીવો છો એ બધું શાના એ બધું મોહ પરિણામ છે શાનું છે અત્યારે ખાવ છો પીવો છો હરો છો ફરો છો ઊંઘી જાવ છો એ પરિણામ છે પૂર્વે મોહ નું મોહ કરો તો એનું પરિણામ અને અત્યારે ચારિત્ર મોહ ગણાય ખરાબ હોય તો ગમે નહિ ખરાબ મોહ હોય તો અને હારો મોહ હોય ઉપાધિ ના થાય રા ખાવાનો નીકળે એ કઈ જાતનો મોહ કહેવાય રસ ખાતી વખતે હલાઈ નાખે બધું પ્રકૃતિ ને એટલે નથી ગમતું અને રસ ખાતી વખતે ગમે તે માટે શું છે મો નહી એ ચારિત્ર મોહ ને પેલો ચારિત્ર મોહારી આહાર કરે છે હું ને આહારી જાળું છું એવું એક જ્ઞાન હાજર એનું નામ ચારિત્ર મોહ ને દેખો ચારિત્ર મોહ ને જોક સંકેત કહેવાય શું કહ્યું ચારિત્રમો બધો જ દેખેક ચારિત્રમો તમને સમજ પડી કે આ બધું જ ચારિત્રમો છે મન વચન કારણ જે બધી ક્રિયાઓ બધી ચારિત્ર મોર સંકિત થયા પછી ચારિત્રમો ગયા નહી તો મિથ્યાત્વ મોહ કહેવાય કેવું સમજવા જાણવા છતાં જ્ઞાની પ્રત્યે નો મોહ છુટેત મોહ મોક્ષે લઈ જનારો શું કહ્યું અપ્રશસ્ત રાગ થી સંસારમાં ભટકવું પડે અને આ પ્રશસ્ત રાગ મોક્ષ માં લઈ જનારો કેવું કારણ કે આ રાગ બધા રાગ માંથી છોડાવનારો એક જગ્યાએ રાગ બેઠો ઘેર તો રહી ને બેઠો બીજા રાગમાં એટલે જ આ મુખ્ય વસ્તુ તેથી આ જ્ઞાન વધારે હિતકારી એટલું જ પ્રશસ્ત રાગ ઉત્પન્ન થાય છે કેવું થાય છે એટલે બધું બધું આખું ડબી જાય ધૂળ થઈ જાય છે નહી તો આટલો કઈ થોડા થોડા કઈ બધા કર્મો કપાતો હશે કે માથા નહિ તેવો રાખ કેવું ચિતકારી જ્ઞાન વખાણ્યા છે શું કયું હા અને આપણા દસ વર્ષ પેલા મેરેજ સુધી જાય મેરેજ સુટી જાય સમજ ને આ કાળ તો જો કદી એ ના હોય તો બધાને બીજા આ તો બધા મોહા શું કહ્યું આવશે નહીં સાધુઓને એવું સાધુ લડે નહિ સાધુ સંસારી ના પણ લડે કેમ અરે બધા જબરદસ્ત લડે પણ આ તો બધું લડી બધું ખલાસ થઇ ગયું શું થયું આ તો આ વિજ્ઞાન બઉ જબરદસ્ત છે મારી ફેક્ટર કઈ નાખ્યું આપણે ઊંટા બી કામ કર્યા કરે તમે એને બટન બી દબાવવું નથી પડતું ના ના બટન બટન કશું દબાવવું બટન દબાવવું નથી પડતું તમારે દબાવવું પડતું જ્ઞાનમાં બટન દબાવવું પડે આપડે માથાકુર કરવી પડે બધું કરીએ તો મેઠા મીઠાસ સુધારસ ને પાછો શાંત સુધારસ કયો છે હા સુધારસ તો ખરો પણ શાંત સુધારસ કયો છે શાંત સુધારસ શાંત સુધારસ સુધારા જમકેત થાય ત્યારે સુવાસ પ્રકશે અંદર થી સુવાસ પ્રકશે એવો અનુભવ છે એમ ઉપસમ સંકેત જયારે પકશે ત્યારે અંદર થી સુવાસ પક્ષ વખત એક વખત એવું થયું એ નિ એમ કે છે આત્મા પ્રાપ્ત થાય છે આથી સુવાસી ધાઇ છે તો આપડે આપણા જ્ઞાન કેટલાક મળે છે ને જય સચીરા કેટલાક લોકો ને તો જનતા સુગંધ જ ફેલાય છે એ વસ્તુ જુદી છે ભૌગોલિક વસ્તુ છે એ પ્રતાપ છે શું છે જ્ઞાન પ્રતાપ છે બાકી આત્મા ને કશું લગાતમાં સુભાસ નામ નો ગુણ જ નથી પણ એના પ્રતાપ થી થાય છે સુગંધી આવે ને તો અમુક દુર્ગંધી દે રહ્યું હોય કેવું હોય હા એટલે સુગંધ ઉપયોગ જ ના દેવો પછી વડે છે અંગારા નાખતો ઓલું જાય અંગારા ઓલું શું ઓલું અંગારા ઓલું અંગારા ઓલું તપી રહેલા હોય વારે શું લાગે ભડકો તપી રેલો સમા છો આક્રમણ એને આક્રમણ કેવાક્રમણ તપ કરો કે શું કેપ માં તો તપેલું છે તારે પ્રયત્ન તો આપણા મહાત્મા બધાને ઘણા ઘણા ઈચ્છા થાય છે એને કાગળ લખ્યો છે કે મારે નિરંતર પદ ના જ વિચાર આવે છે લાભ તો અવશ્ય આપે એ ભાવના કહી છે કોર્ટમાં જાય બહુ જ વસ્તુ ભાવના ક્યારે થાય જગત નું કલ્યાણ ની ભાવના આપણા કલ્યાણ ની નહીં પાર કે આ કલ્યાણ આપણું કલ્યાણ થઈ ગયું પાર્કિર કલ્યાણ ની ભાવના થાય તમારું ઘરની ચિંતા નહીં સરુ આપડે ભાવના કરતા કરતા એ પછી પ્રાપ્ત કરી શકીએ એવું હશે जन संकित अमुक हद होकेत हदे ब कर लगे खरुद હા છૂટવાના ભણકારા વાગ્યા છે ને એ ચોક્કસ થઈ ગયું શું ઉપાસ કે જીવા ત્યાં મોટા વાળા જે ગયું છે ને આપણે અક્રમ કેવાય નહીટલે શું અરે ક્રમ એટલે શું ચાલે તમને છૂટી જઈશું એવું ખાતરી થઈ ગઈ સો ટકા ની ઉતાવળ નથી રાત્રિ થઈ ગઈ રાત્રિ થઈ ગયા દાદા પણ ઉતાવળ નથી હવે હા ઉતાવળ છે ને મળી કુમાર મારા આત્મા અ કરતા છે એવું તો નુકસાન મારા દ્વારા આત્મા અગતા સમજો નુકસાન થાય એમ કેમ આત્મા થઈ ને બોલે તો અગતા કેવાય ક્રાંતિ માંગડતા આત્મા ને કેવાય એવું છે તમે જ્યાં સુધી વ્યવહાર છે ત્યાંથી કરતા માનો નિશ્ચય માં આવ્યા કર્તા તો કરતા વ્યવહાર માં છો ને આર્ગ માં વ્યવહાર માં સંકેત થયું નથી ત્યાં સુધી આત્મા કરતા કરતા વ્યવહારમાં છો માટે વ્યવહાર થી કરતા છે એ તો વાત સમજવી પડે સમજે વગર બધું ખોટું થાય ભગવાન સમજે દાદા બધા થોડી મહેનત કરવી પડે થોડી મહેનત કરવી પડે પણ સમજે થોડી મહેનત કરવી પડે પણ પછી આસ્તે આસ્તે સમજે प्रत्ये आवाचाय मेहनत करे साधु महात्मा बदा साचू क्या समझसे साधु महात्मा बदा આપડી ભ્રાંતિમાં છે એટલું સાચું સમજશે ક્યારે દુનિયામાં કેટલાક જીવો અથવા ક્યાં જીવો તો છે દાદા કોનું કોનું હલ બધાની વાત આપડે તો કરીએ ને કલ્યાણ જલ્દી થાય ને બધાનું હા દાદુ અસર પછી એ લોકો બીજા નું કલ્યાણ કરી શકે એટલે એ મતભેદ કાઢીને ખાઈએ કયું મતભેદ નો ઉકેલ લાવીએ તાર મહારાજ કે ભગવાન ના વખત માં અત્યારે ફાટી દાદા એવું બધે પણ હવે તો ફાટીયા બહુ મોટા થઈ ગયા છે ને દાદા મોટું થઈ ગયું છે ને ફાટીયા તો બહુ મોટા થઈ ગયા છે ને હવે તો એ અક્રામણ વધે ને એમ ફાટિયા વધે તેમ અક્રમણ વધતી જાય ને આવી ગયા હતા આક્રમણ જ એમને તેક્રમણ થાય તો ફરી કાઢે આક્રમણ ના થાય પણ ફરી કરે ઠંડક એ આ લોકો આક્રમણ થાય છે ને એ પાછા મને કે છે અમારે આક્રમણ થઈ છે હજી જેવી જોઈએ પછી આક્રમણ થઈ જાય ત્યાં આપડે એને ઠંડુ કરીએ આ તમે આગળ બધા ઉપદેશ આપીને ઠંડા કર્યા તમે શાંત તો ના આવે અકરા છે એને શું ઠંડુ કરી દેવું એટલે બધા અકળું કામ કાઢી નાખશે થોડું થોડું ઠંડુ કરીએ બગડી જાય છે આજ વાત એ લોકો કરતા હતા દાદા વાત કરે આવી આખી જિંદગી હોય રોટલી ખાતા ખાતા તો રાડા ખાવાનો આ કળી નું માધ્યમ છે આ મનુષ્ય મનુષ્ય પણ મળવું મુશ્કેલ એવું આ કળી ચારે ગતિ વિશે ભય છે એમ જાણો ખોટા ભાઈ છતાં આવે શું કરે છોટા ભાઈ ભાઈ કોનું નામ કે ભાઈ કે જે ભાઈ આપણને લાગતો હોય આપડે વાગે તારે આપડે જાણ કે આ સાથે ભાઈ વાગે નહિ તમને ખોટા ભાઈ ને ભોગવી ભોગવે માટે દાદા નું નામ લઉં ત્યારે એજ વાત કરું તમારે જાવ છો તેથી જ એમને શાંતિ કઈ આધાર દરેક ને પોત પોતાના અમુક જ માણસ આવે તારે સારું પણ એ બધું એવું છે ને વેદની ફોડે ને આ વેદની માણસો એ સહન થાય નહીં એ આ જ્ઞાન ને લીધે સહન કરે છે બીજો કર્મો બંધાય રેડી રેડી ને ઘાળે ધરાવું એક એમને એ બઉ લાગે છે કે આવા ઉદય આવ્યા દાદા પાસે જવાય ને દાદા થાય ભગવાન એ હાજર ના હોય તો એની રક્ષા કરે શું કઈ ભાઈ ને એટલે બધું પોતાની ભૂલો નડે તમને સામે ગમે ગમે ગમે શીર્ષંકર ને સાતા દેવ હોય શું એક વેદની ના હોય જેના આ લોકો સંસારમાં સુખ દુઃખ બે શબ્દ કે સાતાવેદ ને સાતાવેદ ની શબ્દ છે શું છે સાતાવેદ પચીસ છ ઓગણીસો ઇઠ્યોતેર રસિકભાઈ નારીચેડા છવ્વીસ છ ઓગણીસો ઇઠ્યોતેર દાદા દર માછી ના પગલા ભરા પચાસ સાત કે પચોતેર જણ નો મહાત્મા જ્ઞાન હોય ને જરાબર પડે અમારે અમને પોતાને કોઈ વાર પસંદ થઈ જાય છે ના એમને કલાક જેમ એમાં સામાયિક ગોઠવી રહી નવરા પડ્યા ને એટલે નવરૂ મંદિર નઈ ને અમુક જેવું બહુ સારું સચિ જે ત્રીજો પ્રશ્ન છે રોજ જ્ઞાન માં આવતા નહિ ને આ તો ના જ્ઞાન માં ના આવતું તેમ છતાં આપણને આ આપીએ છીએ કેવળ જ્ઞાન પણ કેવ જ્ઞાન પતું નથી એટલે આપણને આ કેવળ દર્શન થશે એ તો આ કાળમાં પતે એવું નથી કેવળ કેવળ દર્શન સુધી બી બધું જે ના થયા પ્રાપ્ત કરે છે કરવા માટે હું સફળ થઈશ એટલે મારા વિચારો એમ છે એની બાધાઓ તો નહીં જ આવે ને કેવી છે મારા વિચારો માં સેવા કરવાનો એમાં કોઈ વખતે અરંગાઓ આવી જાય છે હું એ જોવા કરતો કાયમ એવું પેલ ત્યા બીજો પાસે તમને સમજાય નોટ બાય ફેક્ટ એના વ્યુ પોઈન્ટ થી બરોબર છે દરિંગ બધું જેવું દેખાય એવું જ બોલે ને લોકો પણ વાસ્તવિક વાસ્તવિક ધ્યાન કરે પણ તમે આ બાજુ બેઠેલા છો તમને પાસે દેખાય છે ના દેખાય છે પાસે નહીં દેખાતું આમ બેઠા હોય પેલી પાછી પાસે દેખાય એવી દ્રષ્ટિ તમે ફેર કરીએ તારા લાગે પડે તારા સેલ્ફ નો રિયલાઇઝ થાય થાય છે કેમ રજા લીધી જ્ઞાન લઈ લે ચિંતા બંધ થયા ચિંતા બંધ થાય ત્યાંથી મોક્ષ ની થવાની શરૂઆત થઈ જ્ઞાન લે ત્યાંથી મોક્ષ ના દરવાજા ને અંદર બેઠા એટલું મોક્ષ સુધી ચાલવાનું રહ્યું છુટકાર તો જોયું છે ને આ સંસારમાં એક ક્ષણ વાર સુખ કોઈ જગ્યા ના પડે જે સુખ દેખાય છે મૂર્તિ જ સુખ છે મૂર્તા છે બધી શું છે લગન માં શું વાત કરે છે લગ્ન માં માલતા અને હું લગ્ન માં છો ને મારા કેમ આ છે પણ મરવાનું નથી હા એ છે એ છે તો ભરકી ભરવા આ લોક માં સુખ નથી ત્યાં તો છે રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવાનું છે આ કલયુગ અસર એવી છે એટલી બધી અસર ખરાબ થયેલી છે કલયુગ કે અહીંથી રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવાનું એટલે સમજ્યા રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવાનું છે રાડા બના આમજો રે ઘાસ ને આમજો એ ખાવા જવાનું છે રોટલી ખાતા ખાતા જો कलियुगर मन मरता मरता आत्मा जीवे એવું કહેવામાં આવે છે કે માણસ મરતો નથી આત્મા મરતો નથી એ તો જીવે જ છે આત્મા રૂપ થયા નથી શાંતિભાઈ શાંતિભાઈ તમે શાંતિ બી જો આત્મા છો હું તો આત્મા છું પણ નામ શાંતિભાઈ છું હા પણ અત્યારે શાંતિ અસર થાય છે શાંતિ બી તમને અસર થાય છે ઘડી તો તમે શાંતિ છો શાંતિ આત્મા નથી કેવા થઈ ગયા છે આપડે જોયું ને આત્મા આનંદ માં તો નથી કે આનંદ માં તો નથી તમે આનંદ જોયો નથી આ જોયું છે ને મૂર્છા જોયે છે શું જોયું છે જ્ઞાની પુરુષો પાપ જોયા લે અને આમ કૃપા ઉતરે જ્ઞાની પુરુષ એ કોણ કેવાય જાણો છો તમે તારી દેહ ના માલિક ના હોય આ દેહ છે ને એના માલિક તમે નહિ આ દેહ નો માલિક નથી આ મન નો માલિક નથી કોણ તમારી જોડે બોલે છે કોઈ કોઈ અગમ મનુષ્યુદરતી છે બેકર્ડ છે અને તમે બોલો તો તમે એમ કહો કે ના બોલે તમને અહંકાર હોય કે અવરોધ થાય ત્યારે હું બોલ્યો અને અવરો થાય તારે શું કર્યું એવું નહી ફરી આ લાભ ઉઠાવ ભેગા થાય છે મંગળવાર આવવાના છે તમારા મન નું શંકા કરી લેજો આવું અહિયાં પ્રશ્ન પૂછાય દાદા પાસે વધુ પૂછવાનું તમને જ્ઞાન લીધા પછી દાદા યાદ આવે છે ખરા તે દાદા આ નેખાય છે તે દાદા મય બેઠા આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ પ્રગટ થયેલું સ્વરૂપ ચૌદ લોક નાથ પ્રત્યક્ષ કલયુગ ની અંદર જે માગે એ મળે એવું શાંતિ થઈ ગઈ શુદ્ધાત્મા નથી આવતા એમને છોકરા જમી બધું હોય પણ આપડા જેવું નહી મરી જાય અને આ તો બઉ ડાહી પ્રજા નિરાશ્રિત પ્રજા કેવીરાશ્રિત ભગવાને આશરો આપવા તૈયાર નથી મનુષ્યોને ભગવાન આશરો આપવા તૈયાર નથી કારણ કે એક અક્ષરે પણ માનતી નથી આ પ્રજા અક્ષરે અક્ષરે ભગવાન નો નથી માનતી એની વાઈફ નો મને સાહેબ નો મને બીજા પણ અક્ષર ભગવાન નથી માનતો ભગવાનુષ્ય જતા હોય અહીંયા આગળ બાળગમ જતા તમારા સાથે બારવાગીયા મળ્યા ધારી દેખાડ્યો એટલે છેક દેખતા જ મનમાં થાય કે મારું શું થશે મારું શું થશે એવું થાય કે ના થાય જેને મારું શું થશે જય સચિદાલ પૂછવું પૂછજો હા બધું संयम वगर मोक्षा संयम त्याग स्त्री पुरुष छोकरा लक्ष्मी घर बार बदा ना त्याग करवाय शू कहवा संयम न कहवा સંયમી થવાય સંયમ કેવાય આપડે ક્રોધમાન માયા લોક આપડે જીતવા ધારીએ તો જીતી શકશું સંયમ એ કે છે કે આપડે ક્રોધમાન માયાલોક જીતવા ધારીએ તો જીતી શકીએ સંયમ